ભગવાન આચાર્ય નથી પ્રકાશ આપે પ્રકાશ ભગવાન કોઈ નથી મારું છે પછી નાના ની કાઢે ત્યાં આવજો મારી પાસે નાના ની કાઢે છે ના નરંગ સમજી રાહિ સમયું ના આપે લાભાવજો હ रात्र दर्शन करने लाभ मिले आम भेगा पूछिएगा रात्र के, लिए के लिए है किमत के देशधारी परमात्मा मेहधारी परमात्मा मैं परमात्मा तो दरकत કે ના રાખે કેટલા સતત ગાંધીજી કરી આપડે પદે થી દૂસરીમાં જોડાયા પણ આવું બધું થાય કેટલી બધી દૂસરી વસ્તુ થયા એ શું નામ તમારું અમૃતલાલ અમૃતલાલ હવે અમૃતલાલ ગયા આવતા હોય સાહેબ અમૃતલાલ છું તે પાછું આવું બોલો છું અમૃતલાલ છું કઈક કીધો છે એટલે આખો દારુ દારુ કુકી કિટીમાં લેવાનું જે પ્રાંતી પ્રાંતિ ને પ્રાંતી શું કારણ કે આવતું છે કે ટકા ભોગ લાગે છે નાખો ને પછી ભોગ લાગે છે નાખો ને એના દારુ થઈ જાય ને અંદર ચાલુ કરી કે કેન્દ્ર રહ્યા કે કેનમાં કેનમાં આમ ને તેલ ને આવો ને તેલ કેનમાં કેનમાં રહે તો એવું ને કે જાણ કાર્ય આપે તમારે આવું આમ કે છે શું મને કે પચીસ હજી અમારે પચીસ હજી પ્રયત્ન કરીએ મોક્ષ માટે પચીસ હમ જતા અમને ધીરે ધ્યા છે કે રોજ બે કલાક પચીસ વર્ષ સુધી તો રહેશે કશું છોડવાનું હા આ નહી જાત નો છોડીને આ એવું છે ને તમારે તો ખાવાનું પછી છોડાવે ભાઈ નહીં ખાવાનું તમારું બધું ખાજે ભાઈ એવું હેરા હાથે ખાધે તું કઈ એવું નહી લેતો હું તો હું તો આ દિવસ કર્યું કરે નહીં કોઈ હોય ને અને તપ કર્યા વખત મોડું એ થઈ ગયો હોય ને એ તો ગુલાબ નું ફૂલ જેવું મળ્યું હોય ને તો સર બધા મે જ્ઞાન માં નહી વાંચેલું દાદા આવું કે ગાન માં દાન માં એવા સુખા મોકલ્યા બે નહીં મુલતાન થી આવતા હતા ખેતરો માં તેતરો ઉડાડતા તેતરો સિવાય બીજું કઈ ઉડાડ્યું નહીતર છે લાકડા નું છે ને બે પાંચ હજાર નું છે શું કર્યા પણ માય નથી કપાઉ દાદા આપણે વડોદરા ની અંદર દાખલો આપીને બઉ આ નિશ્ચય વ્યવહાર માં સેન્ટરિંગ નો દાખલો જે આપણે આપ્યો એ બધા સેન્ટરિંગમાં પડી ગયા સેન્ટરિંગ ના લેબ કરી ના પછી મજબૂત છે સ્લેબ કટીકત પડી ના એટલે હાર ટેમ્પરરી મજબૂત કેવું ટેમ્પરરી મજબૂત હા મજબૂત પણ ટેમ્પરરી મજબૂત કેવું આપડે સ્લેબ કટીકત પડી ગયા નફા મરી જાય આપડે માલ પડે નફા મજા મજબૂત નહીં મજબૂત દર ટેકા જોઈ લેવાનું કઈ જરૂર નહીં સ્લેબ કરી દદડે એવું હોય સિમેટ બિમેટ તો કાઢ પણ મૂકી દીધું એટલું દલદી ભરી પણ એક વાર ભરી દીધી પછી સ્લેબ કાઢી કાઢી દેવાનું સેન્ટિંગ આ ટેન્ટિંગ ને રંગરોગાને કર્યા કે સ્લેબ ભરતા નથી કે ધારા ના સારું છે પેલા ઘર તો ઘણું સારું છે હાથે જ એવો છે ને કે છે રખત નો છે કાળ નો દોષ છે એ ચપાટી આવું કે સાહેબ વખતે એવો તો અમે શું કહીએ કયું કૃપા પૂછે સાહેબ વખતે બહુ કયું પણ વાત સમજાતુદુ જાતનું શું કહ્યું અને પોતાની જાતે જ્ઞાની મારી બેઠાશ્ર યાદ રહ્યું મળે એટલે મળે ને મુખ બોલે જાણે જ્ઞાની થઈ ગયો પ્રભાવે નહી ગોખી ગયો સાહેબ વાત કરું પછી મળે ભાઈ તો જયારે યાદ આવે જો યાદ આવે જો સમજવા માટે ગોખવાથી મન શક્તિ ખલાસ થઈ જાય સાહેબ એવું જાણવું નહીં નહી લખું તું તને તગ્ના બે લખ્યું કે તે મેં સાયરે કહ્યું લખ્યું છે બહુ વાંચવાથી મન શક્તિ ઘટા તો બહુ વાંચવાથી પણ આ તો મનન કરું ભોગ્યું મન શક્તિ થોડા શાસ્ત્ર કરી પછી મનમાં એનું સમજ પૂરે મનન કરી અને જે મનન થાય પછી સાહેબ એનું સાક્ષાત સાહેબ એમ કથા ગતા શાસ્ત્ર મુખપાટ નહીં કરવાનું कोटे वर्ग घेर सारे कहूर दादा पड़ा ये तपेली उतार तो क्या सांसी गया चाल तू अब रोज रवि रोज थे ક્રપાલખે કૃપાલ એ કરતા ને એવું આ કોઈ કપાલદેવ શું કહ્યું હતું ભારતી થાળી આવે પૂછ્યો ને પ્રભાવજીને કરવાનું કોને પૂછ્યો જાણું છું આપડે પ્રભાવ કરવાનું આપડે કયા કરવાનું હોય જતા હતા મચ્છર બરાબર ઓળી ખસી ગયેલું હોત પછી રાખે એટલે કબર છે આપડે બરાબર આવું ખબર આપડે ઉતાળ જોઈ કે સમજી લીધું સાત્ર હજાર ફર શું થાય કે ના કર્યું જંગલ માંથી પોક એટલે રડવા દે જંગલમાં નાની એવું કરીને આવું કરે ને ત્યાં જંગલમાં પોક મૂકવા દેવા દેવું એટલે આખી રાત નિરાક ભરાય શું હા તો પોકે ના મૂકવા દે ભાવ પાણી ભાઈ ભાઈ ભાઈડા ને ઘું મારી કઈ કમાયા ચાલી ઘું કરે જો ઉપાદી ઉપાડી નહી ઉપાધિ ઉપાડી ના વર્ગણ નું વર્ગણ વર્ગ્યું ડાઢી કાઢીને આવતો હોય ને એટલે ચાર પાંચ દાડા થાય તો ડાળીમાં ડાળી કરતો હોય ચાર પાંચ ધાડા થાય તો કોની આટ ના વાત ના કરો છો એ તો જુઓ તમારા માટે આ વાત તો નથી તમારે સામી ગયા બીજા લોકોની માટે વાત છે આ તો પાછલી હકીકત પણ જ્ઞાની નું સાનિધ્ય જો હોય છે અને વિષય નો એટલો વધુ છે વિષય આચક ના પણ થવું જોઈએ શું કવું લાતાળી કે આચક પણ ના થવું જોઈએ સિદ્ધાર્થ ના થયા શબ્દો છે કોઈ પણ વસ્તુ યાત્રિક પણ નહી મારે જલી લાવો ને થોડીક બેડ લેખરી જેને લાલતા હોય ને તેનું યાત્રક પણ થાય માં શું થાય લાચક પણ નહીં બીજું બધું છે લાતારી અને એક માણસ અમારા પટેલ જ્ઞાતિ હતા કાકા તમારું આ પંચોતેર વર્ષે આ તમારું કયું આટલું બધું ઉજ્જવળ કેમ રહે છે ક અરે ખરે ચક્ર કેજ દેખાય પંચોતેર પછી મને કહે છે તું મારે ત્યાં એક દડા આ જશે એ બધા ગયો પછી એક જ ગામ એ પણ ફરકી દીધી સગ થાય હું ત્યાં રહ્યો રાત્રે જમ્યો અને રાતે ત્યાં સુ પછી મને કહે છે મારી પણ આવજ હું જો હું જોઉં હું ત્યાં સિંગલ કોટ કોટ મે કાકા સુઈ ગયેલા શું કાકા મેં કહ્યું ક્યાં થઈ જાય છે પણ સંસાર બઉ સારો છે અમારે બે કહ્યું છે ને પુરુષ ને બાળ હોય તો જગ્યા નહી પુરુષે ધમતીરે સ્ત્રી બેઠે એ તો કહ્યું છે બધું સમજ ને તો એવું છે ને કે આ ગુસ્સમ કાર્ય છે એ ડબલ બેડ બે બધી ચીજો બધી તૈયારી રાખે છે ને પણ ફત એનું બહુ હવે કર્યા પછી આપડે ઉંબાડીએ સાહેબ ભૂલથી થઈ ગઈ ગઈ એટલે એમ જે દાવો મળશે નિકાલ કરી પણ અત્યારે આપણે મારા ઘરમાં આગળ એડવાન્સ આવ્યો ને બેક બેક નું પાછું ગણ્યા કરવું કેવાથી ગણ્યા કરું દાદા ત્યાં મુક્તિ કે જાય રાજય રહીત કરે છે રાજદેશ થાય ન અંદર ડ્રેસ તો એના માટે ન થાય શું કહે તો રાગતો હોય તારીખ હોય તો રાગો શું થઈ જાય હા છે કી રસ હા ચાલો હું પાયા કેમ રીતે ખાતર છે सारी करी नहीं ત્યાગી લોકો ને એમને મુખ ની વાત કરવાની આપડે કોઈ માર ને નથી આવું શું એટલે વિષયો નથી વિષયો માં લીડરતા એવી શું કે મને કઈ આવડે નઈ દાદા મજા છે એવી છે વિજય એવી તો આ કૃષ્ણ ભગવાન મારી પણ બેબી હોય વિજય તેમ તિરા કરવા જાય નથી શું કરવું ત્રાક કરવા જે નથી ભૂખ છે ભૂખ લાગે ત્યારે જન્મ કુદરતી અવસ્થા છે કુદરતી અવસ્થા છે કુદરતી અવસ્થા છે પણ તેમાં થઈ પણ વસ્તુનું અવસ્થાઓ છે એટલે આપણે જો ધારીએ આટલા આપડે પુછાદ મારીએ આત્મા એ પુરુષ થઈ પુછાત મારે તો એક્ઝેક્ટ જે નહીં પણ તેનાથી એ બીજું એ કરીએ કરી શકાય ઉકેલ લાવી શકે જમવા ગઠા એટલે ખાખા ગભ છે આપડે કઈ આપડે રહીએ કેવું કઈ સાત રોટલી સાઈડ લો ને દાદા ની પાસે એમ કઈ ગટાયનું કામ લઈ લેવું શું કહે છે તલા મારે તો તમે આટલું શાક બધા મૂકી જાઓ એટલે આગળ એટલે ભાઈ નાખવાનું બીજું પછી વધારે મૂકી જાઓ પછાત તો કઈ નાખવાનું બેલેસ બિલકુલ આપડે આપણે ગુસ્સા મળે ડિપ્રેશન આવતા આપડે અમે સાબુ ખબર એવું આ કેવું પડે મિત્ર છે આપડે મિત્ર છે ને તે દેહ નાની પુષ્પ ઓછા મિત્ર સમાજ માં લાભા લાભ નો વેપાર થયા કેવો છે લાભાલાભ નો સભન શહેરી તો દેવાજ વધારે આ દેહજ નારી પછી ઓછા છે તો દેવાઈ કોમ કાલે કામ કરી નાખે છે લાભારાભ નો વેપાર કેવો છે લાભારાભા પાસે પૂછે ભગવાન ને સાહેબ આખો ડેરા ચડાવે છે તમારી પર ભગવાન કે છે સારું કેવું ખરું છે પણ જોડે જોડે ફૂલ તોડે છે અરે ફૂલ પોતાના માટે વાપરતો નથી પણ ભગવાન ને માથે ચડાવે છે એની ભાવના જ છે કે શું કે છે ભગવાન માથે ચડાવે છે ભગવાન કાપી રહ્યા ઠીક છે પણ તું ફૂલ ચડાવી નહીં તો સારો વેપાર નહી બંધ થઈ ગયો મારે જતું મારી આવતું આવે જતી મારે ઉદે આવે પણ એ તો પછી તો બહુ ડાયા થો સામે તો તમારે અનાજ પણ ખાવાય નહી તમે બીજી ચીજ ખાવ તારું જે સાત નિર્જીવ આસસ્ત કરીને કામ લાગે એ વિટામિન ના હોય જે જે જે જે કે તઈને ભૂખ મટારે ખરી પણ વિટામિન ના હોય એટલે શ્રી જી ના ટેકે જે વિટામિન ના મળે જે તો ઓઢર નહી જે તો ક્યા જગત ને ખાઈ નાખી દીધી કઈ જાતના નિટી ખાય ની કોઈ થી એની તો કાય નો દૂધ પણ કોઈ થી નિટી ખાય ની શું કર્યું નિજી જે માં કેમ જીવી રયો ને થી એ કરાય ની હે એ રીતે કે ગાય ના દૂધ નું પણ ના ખવાય ગાય ના દૂધ નું પણ આય ને એવરી તને ગાય નું દૂધ હા કે એ વિજે કે આપણે નો મેજી વેજીટેરિયન એક કહીએ તે ગાય નું દૂધ પણ ગાય ના દૂધ માંથી પણ કઈ ના ખાય અને આ વેજીટેરિયન એક કહીએ તેમાંથી પણ કઈ ના ખાય ગાય નું દૂધ સારી રીતે ખવાય ગાય નું દહી ખવાય તો અમુક માણસ ખવાય ના ખાય એવું કઈ ભગવાન કહેણ હતું ખાવેલું છે ના કયું બધું ખવાય અને બાપુજી કરે કયું વાંધો ઉઠાય કોઈ સાસરે વાંધો ઉઠાય તમે કઈ કે નથી ઉઠાયો જાઓ શાસ્ત્ર ખોટું એ કે છે એવું કે કે વધારે ખીણ માણસ જ છે એ તમારે જોવાનું दूध तो ને પાડું ધાવે તેના એ પાડું અને આપણે તો આપડા લોકો એને ખવડાવવાનું કરું લેવાનું કરું ચાલુ ચાર વ્યવહાર એ તો વધારે પોસડા પછી ગાય તો પંદર પંદર હાલ દૂધ આપે કારણ કે એનું ખવડાવવાનું એનો આપડે કેવું ખર્ચ ખવડાવીએ ને એટલે જે એનું ધારણ જોવું જોઈએ નોર્મલીના કહેતા ઘણું બધા અને તેક્રવર્તી ચક્રવર્તી રાજાઓ બાજુ બધા ગાયો બાજુ અત્યારે બધા વાસુદેવ બસ બધા ગાયો બહુ સમજ ને ગોશાળા કેતા ગૌશાળા તે ગાયો રાખે ચક્રવર્તી દૂધ કેવું પીતો હશે ચક્રવર્તી ચક્રવર્તી દૂધ કેવું પીતો આપડા બધા કાઠિયાવાડી પીએ હશે ચક્રવર્તી દૂધ કેવું કેવું પીધો તો હજાર ગાયો હોય સો ગાયો દે સો ગાયો દૂધ કાઢવાનું એ દસ ગાયો ને પી ગાયો નું દૂધ પાવ એક ગાયો પાવાનું અને એને ચક્રવર્તી દૂધ પીધા થાય આપડે ચક્રવર્તી જેવા છે ને આપણે આવી જ છે ને હજાર ગાય નું સો ગાય ને સો ગાય નું દસ ગાય ને દસ ગાય નું એક ગાય ને એક ચક્રવર્તી એ દૂધમાં પછી ચોટી રહ્યું ચક્રવર્તી કેવાય આ તો દુનિયા કેવા અંબા જેવું ને ડાંગ જેવું ંગરવા જેવું નહીંવા જેવું કેટલી સીધી હંગરવાની ના હોય બાજુ દાદા ચક્ર બધી નથી ને અને છે થોડા ઘણા તે વિપ્લવી દેશ માં છે વિપ્લવ દેશ ચક્રવર્તી ખરાક ચક્રબત્તી બી કે ચક્રવર્તી રાજા કેવા થયા ખા બાર રાજા થઈ રહ્યા હા સગારમાં પછી આવતી આવતી વધારે પછી અર્ધચક્રી અર્ધચક્રી નવ નવ અર્ધચક્રી છ ખંડના અધિપતિ ચક્રવર્તી કેવાય સાંડના અધિપતિ અર્ધચક્રી કહેવાય અર્ધચક્રી વાસુદેવ ને કેવાય કૃષ્ણ ભગવાન ચક્ર કહેવાય રાવણ અર્ધચક્રી કહેવાય વાસી વખત કાઢી નાખું છે કે દુત ઘટના એવું કે તમને કઉ કથા હોય તો એ લોકોને સંભાવવા માટે જે કથા કેવાય છે રામ કથા એ ઘટના કે કથા તો કથા ન હોય ઘટનામાં ઉમેરો કરેલો એમ નામ કથા પાર્લામેન્ટલ કર્યો ને લોકો ને ભાવના ઉત્પન્ન થાય એ ભાવ કરવા માટે પાપ લાગે નઈ વધારે શણગાવેલા મઠ મઠે વધારે ખાવા શું પછી ક્યાંક પાપ લાગે છે તો વધારે ખાવા તમારે શું બાજુ શરીર ને વિટામિન આપે એ ચીજો બહુ ઓછી એ તો એમના બાઉન્ડ્રી ની બાદ વાત છે એમાં આ જૈનોને તો બહુ ગુચમાવવાનું ઘુસ્યા એટલે દાદા હંમેશા સંઘર્ષમાં જ રે સંઘર્ષમાં જ રેચરાયેલું ત્યારે આ પેલા દાદા છે ને પેલા પટેલ ગામડાના તે આ બધું બગાડે છે ગામડા રે પટેલ તમારું બગાડ્યું ભાઈ તમારું બોલવાનું થોડા બોલતા પેલા તે બંધ કરીએ અમે અમને દુઃખ થતું હોય તો ના બોલતા અમે તો એમના સુખ માટે બોલીએ કે ચેતો ચેતો ચેતો ના ચેતું તમે મોટા થાય અરે તમે દર્શન કરવામાં આવીએ તમને જો સંતોષ થતો કે છે આ અમારું બગાડવા માટે અમદાવાદમાં બહુ ફેલાયું છે વિરોધો થાય છે તો અમદાવાદ ના બધા તમારા જે હતા જૈનો બધા મોટો હોલ ઉભા ભેગા અત્યારે આ વ્યવહાર ચાલુ છે તે કરેક્ટ છે કે આ દાદા કે છે જોવા માટે તે અત્યારે મોઢ વાર કઈ કઈ બંધ રખાયું હા સારું જો થાક તો સારું હતું જો એમ થયું હોત તો સારું હતું ના પણ બનતા મોટા મોટા પંડિતો ભલામણ કરી દાદા ને કરવા જેવું છે પંડિતો હોય ભલામણ કરી પણ એમને પકડીને ખગડાયા છે અમારે ધમકાવી નાખત રાખો પણ ધમકાવી નાખતી ગોળીબાર કરાયો આપણને સાપેક્ષ બાળક આવું દાદાનું સાથી છે ને આમાં આવી જાય છે આ લોકો છે ખોટું છે લોકો ગુજરાત છે તારું ભૈલાલ કેશું ભૈલાલ ચંદુલાલ ચંદુલાલ ચંદુલાલ અને પેલા વકીલ થતા ને બેન થઈને બે જણ થઈને પણ થયા લોકો દાદા ને મારી વાત થઈ જતો દાદા નાજ્ઞાન માં વાંચેલું છે તો એમના પુસ્તકો વાંચેલા છે મારવા જોડાયું કે આપણું પૂન બરોબર છે નહીં પૂન છે એ લોકો જેમ પૂન હોય ચાલે આટલું સરસ વિજ્ઞાન આ લોકો કેટલું દુઃખ થઈ રહ્યા છે બધાને કઈ ઉકેલ લાવવાનો માર્ગ તૈયાર લે તબકો કરી આ લોકો હું બધું ઉભું કરું પણ અમને પૂછવું પડે મારે ક્યાં પૂછ્યો તો નકાર આવશે દે નહી ભરેલા એ ખાયા નહિ પછી મારો બીજો રસ્તો ફરી પાડ્યો પછી મેનેજર પકડવા પછી વાર હા નથી ક્યા દેખાતો ને દાદા પાસે બોલાવું તું દાદા પાસે બોલાવું <laughs> के तो दादा ये बहुत उपकारी जैनो जैनो कहवाता जैनो भरेला थी चाहिए भरेला मानसो बच्चा बहुत उपकारी दादा બઉ ઉપકારી થશે એક વખત જ ઉપકારી થશે ને શું થાય છે હજુ લોક પંજાબ માં છે અને લોકો ના મય ડર છે કે કશું કરી નાખો તો કશું આશીર્વાદ આપે ધંધો ઉડી જાય તો હે આપડા કચેરી છે નહીં ને તમે સાધુ બધા ભેગા કરો કરે છે બધા બે હજુ મારી તો હુમલો ના કરે એટલા માટે બોલી છે એવું કેમ આકાશ કરે એવું બોલી હું બોલીશ એટલે એક થઈ જશે એમના હાથ ના શું કરે મારે હુમલો ના કરે એટલા જેટલા મને આ રામ શ્રી મહારાજ નો કઈક આશીર્વાદ ઉતરી જાય મારી નીલ બિલ હગી જાય એમના ખૂટવા કોઈ કોઈ નો કોઈ જો આશીર્વાદ ચાલવાનો શ્રાપ તો દાદા આપે નહી શ્રાપ તો દાદા નો લાગે પણ દાદા આપીને આપે જેને આપે નઈ એનો શ્રાપ લાગે શું કહે ને ની પાછા ભગવાન તો આપડે કહીએ પાપજી બરોબર નથી એ ના ફાધર હતા કોઈ પોતે બઉ સમજદાર માણસ હતી સાથે વાંચેલું મહારાજ બોલતા હતા ખોટું કરી ના પાડેલી મારે માવી ના માવી ના શું બટાકા લાગે છે કઈ એટલે મહારાષ્ટ્ર કેમ બોલ્યું છે